પહેલેથી જ ભગવાન તરફ નું છે પણ એમની જોડે મૈત્રીની થાય એવી ઈચ્છા છે અને આ પ્રમાણે આગળ આગળ આપણે આત્મા સાથે આંતરિક શાંતિ બને છે અને આનંદ બને છે પણ સાચી મૈત્રી જે થવી જોઈએ ક્ષણ પણ એને ન ભૂલીએ એને માટે થાય છે બધા ઉપાય કર્યા પણ ઉપાય ફેલ ગયા આપડે સમજમાં આવ્યું ને ઉપાય કર્યા પણ ફેલ ગયા સાચો ઉપાય પ્રાપ્ત થઇ જાય તો જ મિત્રો ઉપાય કરીએ તો ઉપાય થી રિલીફ રહે રિલીફ રાહત પણ તેથી મટે નહી દર્દ ના મટે એ દર્દ મટવું જોઈએ એના માટે સુગમ ઉપાય જોઈએ છે એના માટે જ્ઞાની પુરુષ બીજો કોઈ ઉપાય નથી જ્ઞાની પુરુષ કે જેને કુ જાણવાનું બાકી ના રહેલું હોય તે કજુ યોગ બોગ કરતા ના હોય તે કારણ જ્ઞાની પુરુષનો યોગ છે તે દેહયોગ ના હોય મનોયોગ ના હોય છે એકાગ્રતા કરશે સેવન કરવી બધા મનોયોગ કહેવાય દેહયોગ એટલે દેહ નો કષ્ટ કઠોર તપ કરવા તેથી કરીને પ્રભુ રાજી થતા નથી પ્રભુ રાજી ક્યારે થાય કે બનતું ઓળખ એક મને ઓળખ્યા સિવાય હું કેમ રાજી નામ છે સાચો ઉપાય ન થાય ત્યાં સુધી બધા ઉપાય કરવાથી આપણને રિલીફ રાખે અને પાપ બંધાય નહી રસ્તે જવાય ની લપસી જવાય નઈ એના માટે બીજા બધા ઉપાય કહીએ વ્યાજબી છે ખોટું નથી ક પણ ખરો ઉપાય ભગવાન પ્રાપ્તિ કેમ થાય એક જ્ની પુરુષ એમની જ કૃપા ઉતરે તો એ પ્રાપ્ત થાય નહીં તો બીજો કોઈ ઉપાય નથી જ્ઞાની પુરુષ ની કૃપાથી જ ભગવાન પ્રાપ્ત થાય એવું કઈ આશરે કુદરતે ભગવાન ની સીધી કૃપા ઉતરે નહીં આપણે પ્રયત્ન કર્યા છેવટે છેવટે જ્ઞાની કુશ ની પાસે આપને લાભ લેવા આવું પડે અને ત્યાં આગળ આપણને આપને સાક્ષાત્કાર કરી લે આપડી જોડે આપણી જોડે મૈત્રીઓ કરી સાધ્યા લે બધું કરી ભગવાન દેખાય બધાના માં દેખાય પોતાના માં દેખાય અને દેખાય એટલે પછી બકરી મારવાનું મન ના થાય ભગવાન દેખાતા મારે દેખાય ના બરોબર કારણ દેખાય છે બધે ભગવાન કાકા દેખાય છે ભગવાન સાક્ષાત ક્યાં થાય નિકલ્પ જ્ઞાન ને હું લલ્લુભાઈ છું આનો કાકો છું આનો મામા છું આનો પુઓ છો આનો બાપ છો દાદો થવું બધા બધી જ્ઞાની છે પુરાવો શું આપડે બેંક આપડે બેંક માં લઈ જજો તો આપડે સમજીએ ને બેંક છે તો બધું આપણે બધી કબ આપી દઈશું ના સમજીએ એવું નારી પુરુષ બધી ચીજ જે માગે આપે એમનું જ્ઞાન જે માગે ને આપી રે એમના જ્ઞાન બીજા કઈ લક્ષણ બીજા કઈ લક્ષણ રોકડુ આપી દે તેને લક્ષણું કલાક માં એમનું શરણાગતી સ્વીકારવાની ખરી ને એમની શરણાગતી સ્વીકારવાની ખરી ને કોને નાની શરણાગતી પોતે પોતે પોતે થતે ફોટા પણ આ જ્ઞાની જે છે ને સ્વીકાર ભગવાન જાતે જ દેખાય છે એમને અર્પણ શા કરવાની તરીકે અર્પણ કરવું જોવા મારું તો મારું અભેદ સ્વરૂપ જ પતાવું પતાડી દે અભેદ સ્વરૂપ આ ભેદ સ્વરૂપ છે શું ભગવાન પછી જાય નહી પછી રોકડું કરું કરું તમે મારો એ આપે પછી રાજ્ય થયું કારણ કે તમે તો બે સરુ હું લલું ભાઈ તારી એક તમે હાલ લલું ભાઈ શું કે બાકી બીજા ઉપાય તો ઉપાય છે સાક્ષાત્કાર થાય પછી જાય નઈ જાય આ તમળા જ વાત છે તો કશું દેખાય ઉત્તર તસમાં પેજ પેજ કરે તો એના દેખાય અત્યાર સુધી આ બધું માથાકુર કરી પણ ભગવાન સ્વરૂપ શું છે તે જાણવું નથી આપ एक ज्ञा पुरुष बतावे स्वरूप भगवान स्वरूप तेज आत्मा छोटे ते आत्मा भगवान स्वरूप आत्मात्मा आत्मा पर हाँ ये परमात्मा भान थव जी भान वगे जानेलू बकाम आकर गरीब थे गरीब थे बोले पर गरीब एट भान थे घर वे गरीब ये जगत बे रीते एक भ्रांति स्वरूप लौकिक स्वरूप लौकिक लौकिक बीजा स्वरूप वास्तविक स्वरूप અને તે અલૌકિક છે કેવું છે વાસ્તવિકતાનું કશું જાણવું નથી ભગવાન જાણે આપ જે જાણો છો ને અત્યાર સુધી એ બધું લૌકિક જ જાણે છે અને વાસ્તવિકતા જાણવાનું થાય ને ત્યારે મનમાં એમ લાગે કે હો આનંદ અવતા મારું જાણેલું બધું ખોટું નીકળ્યું હવે ખરી રીતે જાણવું જોઈએ કેવું વાસ્તવિકતાનું જાણવું જોઈએ કે ભૌતિકતાનું વાસ્તવિકતાનું જ્ઞાન બહાર હોય નહી દુનિયામાં કોઈ આપી ના શકે વાસ્તવિક જેમ છે તેમ તે અત્યારે તમને શું લાગે કે આ બધું ભગવાને બનાવ્યું છે આ બધું શું લાગે ભગવાને બનાવ્યું હા એ જ્ઞાન તમને એકલા નથી નાના છોકરા કરવાની ખાવાનું પીવાનું એવું નથી નિવર્તન માં દોષ આવ્યો એ દસ્તી દોષ જાય તો જ્ઞાન દોષ જાય પરિવર્તન દોષ જાય એટલે ભગવાન એટલે ભગવાન જ છે કરવા જાય બઉ મને આત્માના જ અનુભવ મળ્યા છે ને આખો દરો આત્માના જ જય સત્ય છોકરા જોડે ભાઈ થઈ તેમ ગારો બળે તો સમાધિ ના જાય ના બળે સાચા શોધક છે આટલા બધી દોડધમ કોણ કરે ઓળીઓ હોય જ્ઞાની તો હોતા જ્ઞાની દસ લાખ વર્ષે ઓખ ખરો અને તે આપણને કલાકમાં મોક્ષ આપે સર્વસ્વ રીતે ફરજીયાત છે ફરજીયાત તો ભગવાન નું મરજીયાત પણ ઉડી ગયું મરજીયાત કહેવાય મરજીયાત પે તો ફસાય ખરા માં એ જ કહ્યા છો તમે જ્ઞાની પુરુષનો આશરો જયારે પુરુષ નો રાખી એટલું જ ગુહ્યા રહેલું છે એટલું જ ગુહ્ય રહ્યું છે આપડા કરતા કોને કે છે કરતા કોઈ પણ આરોપ કરે કરતા ગમે તેના આરોપો નથી આપણે ઇફેક્ટિવ ને કરતા કે છે આપડે તેને કરતા કેટ ના વિઝિબલ સંજોગો કરતા કહેવાય કો કરતા સમજાય તો ખરો કરતા કોણ છે નૈમિત કરતા તો ક્વાજીસર્જન વિસર્જન સર્જન કે વિસર્જન છે એને જગત કે સર્જન અને સર્જન ને સર્જન જાણતા નથી શું તમને સમજાય વિસર્જન છે એવું વિસર્જન ને સર્જન કેવું સર્જન થયું ને નવું સર્જન તો ખરું પણ શું થઇ રહ્યું છે છોકરો મરી ગયો વિસર્જન છે અને કે મારી નાખ્યો આજની ક્રિયા નથી આ તો થઈ ગયેલી ભૂતકાળ છે જે ભૂતકાળમાં થઈ ગયેલી ક્રિયા ને કેમ કેવાય આપડે કેમ લાગે છે આપને વાત ભૂતકાળમાં જે થઇ ગયું ભાઈ એના આજનું આરોપણ કરીએ તો ગુનો જગત એ દ્રષ્ટિ છે હા તો પરિણામ છે એ જન્મથી તે મરણ સુધી નું પરિણામ છે હવે પરિણામમાં જો આવા આવ્યો તો હવે તું સારા સારો વિચાર કરીને હવે નવેસર થી હિસાબ ચોક્કસ કર છે શું કે છે જો તારી જાતને કરતા માનતો હોય તો ભગવાન કરતા માનતો હોય તો તારું કરતા પણ તું છોડી દે આવે વાત તો એ ખોટી છે ને એ ખોટી છે પણ ગમે તે અવલંબ લેતો હોય ભગવાન ને કરતા માનવ તો તારું કરતા પણ તું છોડી દે હું કરું છું તો બધું એજ કરે છે મને ઉઠાડ્યો એમને જગાડ્યો એમને ખવડાયું એમને પીવડાયું એમને દુઃખ એને આપી સુખ એને આપ્યું રાખે છે નહી તો મનુષ્ય કેટલી મોટી પુનઃ જબરજસ્ત ભેગી થાય મનુષ્ય પણ પ્રાપ્ત થાય અને કોઈને છોકરો ના હોય અને છોકરો ગર્ભ રહ્યો હોય પેટમાં આજના જગત એટલું બધું શંકાશીલ થઇ ગયું છે પોતાની જાત પરત પર શ્રદ્ધા રહી નથી એટલું બધું શંકાશીલ થઈ ગયું છે તેનું આ દુઃખ છે ને શંકાશીલ આપણે પૂરું થયા પછી વખત લઈએ વાત ખબર હાડકું હંઈ ગયા પછી એને એને હવે શંકા શું શું ત્યારે માટે શંકા શું કરાવે પણ હાડું ઘસ ઘસ કરે છે બુદ્ધિને અને ધાર ધીરી કરી નાખે પછી બુદ્ધુ જેવા થઈ જાય છે તે થઇ જાય તમે બુદ્ધુ કહો છો લોકો જગત માતા કિંમત ઉપજે છે તમે બુદ્ધું કહો છો જગત તો એને બુદ્ધિશાળી હું બુદ્ધું બુદ્ધ થઈને માર ખાય છે ને બુદ્ધિશાળીઓ છે ને એ બુદ્ધિશાળીને કઈ દરેક બુદ્ધિ કઈ ખરાબ હતી નથી વિપરીતતા દરેક જગ્યાએ જે બુદ્ધિ લોકોને અજવાળું આપે પ્રકાશ આપે કઈક કરે નાખી છે બુદ્ધિ અહંકાર થી તો બુદ્ધિ કઈ ખોટી વસ્તુ પ્રકાશ છે પરપ્રકાશ છે પણ પરપ્રકાશ છે આત્મા નો પરપ્રકાશ છે કે બુદ્ધિ કઈ ખોટી નથી અને અહંકાર અહંકાર કરીને ભોજન જ કરી નાખી છે ઘણા ખરા મન તો વકીલો વકીલો બધા ભેગા થાય ને કોર્ટના માટે કામ માં લાયક થાય છે એટલું પોતે કેમ જીવન જીવવું તેનું તો આપણી પાસે હોવું જ છે ને આ તો ધંધો એ તો બાય બાય પ્રોડક્ટ છે શું છે ધંધો એ કઈ મુખ્ય વસ્તુ નથી को थी तो जात श्रद्धा खोई ना जात श्रद्धा श्रद्धा जी बुद्धि उभी थे जती रहे जात पर श्रद्धा उड़ी जाएज पड़ती होती नक નહી બુદ્ધિ ના જરા ઓછું આ જગતમાં એટલી જ વસ્તુ જગત માં છે એટલે જ મનુષ્ય દેવમાં સારો કેવાયો હે શું જ પડે છે એટલા માટે મનુષ્ય દેહ સારો ગણાયો સૂજ પડે છે એટલે મનુષ્ય દેહ ઉત્તમ ગણાયો ઉત્તમ અને એટલું જ છે સૂઝ એટલી જ પડે છે બીજું જે આ સૂઝ ની વાત કરી એને વર્તન આવતા વાર લાગે ખરી કે આજે તમે જે સૂઝ કહો છો એ પ્રમાણે સૂઝ પડે એટલે વર્તનમાં તરત આવી જાય આઈ જાય એવી વસ્તુ છે પણ જો કદી બુદ્ધિ ને બધા દખાયા ના હોય ને તો દેખાયા ના હોય ને કેટલાક લોકો તો પેલા સૂઝ ઉપર જીવન જીવતા હતા અંતર સુજ કે અનુભવ હોય અંતર સુજ ઉપર ચાલવાનું કેવું અંતરસૂઝ મુખ્ય વસ્તુ એટલું જ છે કે આ જગત એ હોય તારભૂત એ સૂજ છે નવી વસ્તુ ઉત્પાદન ખલ થી આ સૂઝ ગુમાવીએ છે એવી સમજ થી પેલી છે કશું જ રહેતું નથી અંતર સુજ ઉપર રહ્યો ને કશું રહેતું નથી અંતર સુધ તો બહુ મોટી વસ્તુ છે એ સુધ નો આધાર છે એક સંસાર આધાર છે જ્યાં સુધી ત્યાં સુધી મિથ્યાત્વ અવલંબન મળી જાય તમે વિતરાગ નું અવલંબન એ અવલંબન નથી પછી અવલંબન ની કઈ વાત રહી તમે તો આ વખતે એવું કહ્યું કે વિતરાગો નું અવલંબન એ અવલંબન નથી અવલંબન છે જ નહીં ને અવલંબન વિતરાબન ત્યાં આ સૂઝ પ્રગટ થાય ને હે ત્યાં સુધી ત્યાં જૂજ પ્રગટ થાય આવું જો અવલંબન હોય તો વિતરાગો નો અવલંબન અવલંબન છે નહી અને ખાલી કહેવાય એટલું જમ્બલ એ તો બોલવું પડે કારણ કે વિતરાગ કોઈને વળગતા નથી કોઈ વિતરાગ ને શકે નહીં શું કહેવું તો જ નથી ત્યાં પાકા એટલા બહુ પાકા બહુ પાકા પોતે જગત ને જીત્યા અને લોકોને જીતવાનો માર્ગ બતાવ્યો જગત જીતવાનો માર્ગ જગત જીત્યા વગર જગત માં ફર્યા જગત અડ્યું નહી જગત ફર્યા છતાં અડ્યું નહી જગત માં ખાધું છતાં અડ્યું નહી કીધું છતાં અડ્યું નહી જગત માં માર ખાધો હતો અડ્યો નહી ધન્ય છે એ વિતરાગતો ને એક વખત નું વાક્ય યાદ આવ્યું તમારો તો મુંબઈમાં ખેત્રી ભાઈ ત્યાં સત્સંગ હતો હું ત્યાં આવેલો ત્યારે ઉઠીને તમે જતા હતા ત્યારે તમે કહ્યું મને કે વિતરાગનું જે દર્શન મારું જોશે જેને મારું વિતરાગ દર્શન છે થશે તે મોક્ષે જશે એને મોક્ષ મળશે અને જે સંસારિક દર્શન કરશે એનો સંસાર સુધરશે જેવું દર્શન કરે છે અને આપનારનું હંમેશા ખાલી થાય જે આપે છે ને એનું ખાલી થયા વગર હે નહી શું અમાર તો તમે જેવો ભાવ કરો ને એવું હોવા ઘણું થાય શું કયું કારણ કે સ્વીકારતા નથી અમે જો સ્વીકાર્યો તો અમુક બેકાય પણ સ્વીકારતા નથી માટે હન્ડ્રેડ ટાઈમ્સ થાય અને જગત બિલકુલ કરેક્ટ છે રસ્તો કરેક્ટ છે મઈ દિવાડોડી થાય છે તે કરેક્ટ છે બીજું જગત કશું બોલ આ તો મારે કોને માટે કહેવાનું છે કે જગત આયા પછી એને કોઈ રસ્તે લક્ષ્મી જગત જેમાં સુખ માને છે લોક સંજ્ઞા છે કે લોક સંજ્ઞા જેને સુખ માને છે એ લોક સંજ્ઞા રહી નથી પૈસા સુખ ના આવ્યું વિષયોમાં સુખ ના આવ્યું ધર્મ સુખ ના આવ્યું તેના માટે મારી જરૂર છે બાકી બીજા કોઈને મારી જરૂર છે નહી ચાલ જેને આમાં સુખ આવતું હોય ને તો જરૂર જ નથી ના કહી દઉં છું કે તમને સુખ આવે છે જરૂર નથી ના આવતું હોય તો અહીં આવો કરી ભગવાન જોડે મૈત્રી સ્વરૂપ થઇ જાય કામ થઈ જાય કે બધા બધા દેખાડ્યા માર્ગ એમની પાસે જે હોય એ દેખાડ્યા તમને થયું કાભ થયો સંતોષ તો થયો નથી જગત યોગ માર્ગ માં પડેલું છે ખરો યોગ માર્ગ ક્યારે શરૂ થાય છે જ્ઞાની પુરુષ ભેગો થાય ત્યારથી ખરો યોગ માર્ગ શરૂ થાય છે આત્મયોગ માર્ગ કેવું વચન યોગી કેવાય પેલા અહીં પાછળ ચક્કરો હોય એની પર ધ્યાન રાખે કે એકાગ્રતા કરે છે મનોયોગી કેવાય અને કાય યોગી જે એક જ ધારુ દેહ ને કરે છે આસન પાસન બધું લગાવીને એ કહેવાય એ બધા યોગમાં એક આત્મયોગ છે એ આત્મયોગ હોય એની લોકોની પાસે ક્યાંથી લાવે આત્મા પ્રાપ્ત થયા છે આત્મયોગ ઉત્પન્ન થતો નથી લોકોને જરૂર એવી નથી લોકોને તો આ જ દુએ ભાઈ ઠંડક અને ખાઈ અને ખરેખર એવું હોય કઈક મહાન ભાગીસારી પુનસારી હોય જ્ઞાની નો હોય તો કોઈ ખેડૂતો કઈક દર્શન લોકોને લાભ થાય અમુક બાબત અગર તો આ ફોરેસ્ટ ને જો કદી ભેગા થઈ ગયા તો બઉ લાભ થઈ જશે ભેગા થઈ ગયા તો ઘણું માર્ગદર્શન મળી રહેશે આગળનું જગત શું છે તેજ તે જગત ના લક્ષ્મ નથી શું આ બધું ભ્રાંતિ સ્વરૂપ લખાયું છે ત્યારે સાયન્ટિસ્ટો સમજશે કે હો હો જગત આવું છે ત્યારે સાયન્ટિસ્ટો આગળની વાત સમજી શકે થયો અને અમારી વાત પકડી આવી શકે એમને વાત ના લાગે ને યોગી જેવા પુરુષો માનસ શાસ્ત્રીઓ આગનું એનું હિસાબ માં રહી જાય પોઝિટિવ એકી સાથે બોલી શકાય નહી સાથે નેગેટીવ અધુર એકી સાથે ના બોલાય ને એટલે પછી આ મિત્રા કોને પડ્યું અનાદ આનંદ થશે શું કે પોઝિટિવ નેગેટીવું કવિઓ ને તમે જે વાત કરો છો એ સુજ ની વાત નથી ભણે ગમે તેની પાસે કઈક નવીનતા એમાં હશે તો આ સાયન્ટિસ્ટ ને સૂઝ ના આધારે જ ચાલે છે સૂઝ પડે છે સૂઝ પડે પછી અવસ્થા ઉભી થાય છે અને પછી અવસ્થા ને જ ગાગા કરે છે હા પછી ગા કરે એટલે સૂઝ પડતી પેલું સૂજ એટલે પ્રત્યક્ષ ના દેખાય આમ આમ જ છે એવું લાગે નમસુજ પરમાણુ બધા લય થઈ ગયા હોય હિંસા ના પરમાણુ ને બધા બઉ કામ કર્યા વાણી બોલે એટલે એવું નથી ગમે તેને જેને જેને મે ભાવો નાશ થઈ ગયા એને બધું મનુષ્ય દેહ તો એટલો બધો એ છે કે ભાવો આ ભાવો ને લઈને આ બધું બગડે છે શું સમજ ક્યારે જલ્દી થઇ જશે કાલે શું થશે સાચી થયું એવું હોય નઈ વિચારતી પ્રક્રિયા સ્વાભાવિક થયા જ કરે સ્વાભાવિક થયા ડખો ડખલ ના થાય એટલે વહેલી થાય દાય એટલે વહેલી ક્રિયા થાય સરસ કામ થાય છે શાંતિ રાખો અને ફક્ત તમે એટલું જ કહો કે આપ જે કરો છો એમાં અમને ગમે છે એટલું જ કહો બહુ થઈ ગયું ડાક્ટરો એવું જ કે એ લોકો તો એવું જ કહ્યું ને પછી અંદર તો મટવાનું કેવી રીતે કુદરત હેલ્પ જ કર્યા જ કરતી હોય કુદરત નો સ્વભાવ છે વાઇટેલિટી પાવર જેટલો વાઇટેલિટી પાવર ને ફૂલ સ્વતંત્રતાથી કામ કરે જ જાય આપણા તરફ ડખો ના હોય અને પેલો તો આમ થઈ જશે એમ થઈ જશે પાછા ડાક્ટર કેસે એટલે એને ભડકાવે ડાક્ટરો ભડકાવે એ ભડકેલો ડાક્ટરો ભાવે ને તો ડાક્ટરો ભે હું ભડકું નહી તો ડાક્ટરો નક્કી કર્યું કે ઓપરેશન કરી એમના મનથી પાણી છે મનથી રાડે છે ને એ તો બઉ સારા માટે કરતા હતા પણ મારું કેવાનું છે આ રે અહીંયા આગળ ફરજ બજાવવાની છે ને ફક્ત સાહેબે શું પર છે પૂછ્યું કે આપનું શું મંતવ્ય છે ભલે મીટીંગ કરી નક્કી કર્યું મંતવ્ય નથી ખાલી અમારું મંતવ્ય પૂછશે ને આ વાયટિલિટી પાવર કામ કર્યા કરે છે એમનું બધું થિંકિંગ લોજીક કે ડાક્ટર જાતિ પેશન્ટો કેટલા તમારી પાસે ડાક્ટર કે તમારું બગડી જશે આપ સમજ પડે ને અમે બનવું કુ ના બનવાની હતા અમારે લેવા દેવાના અમારી જાત ની શ્રદ્ધા એવી સુંદર હોય કે શ્રદ્ધા ડગે નહીં અને મારી ડગે નહીં તો તમારી ડગે નહી હુંગા ડગ કરતો હોય તો તમારું બટાબાડીએસપી દાદા કોકનું લઈ ને બેઠો બે દસ કેસ કોકનું એમ કે દિઆયા તમે લોકો લોકોનો દુખ્યો નહિ એવું તમે કશું કોઈ થી લેવાય દેવું નથી દેવાય એવી નથી સમજતમાં નૈમિત છે આ થે ની તમારો ફાયદો થઇ જાય એટલે તમે ધોકા દાદા એ મને ફાયદો કર્યો છે જગત ને તો સમજ ના હોય એટલે નિમિત્ત ને બચકા ભરે પછી હા એક બઉ લોંગ સાઇટ વાળો માણસ હતો તે મુંબઈ બધી રીતે હાર્યો માણસ મને કહ્યુંને લોંગ સાઇટ કોછો અને શોર્ટ સાઇટ વાળો વાળેલો સલાહ લેવાની ખરી લોંગ સાઈટ માં લોંગ સાઇટમાં પડ્યો એટલે બાબા ને પૂછીયે બાબા દાદા ને મટી જશે ને દાદા ને મટી જવાનું કેશું શું કે કઈ શોર્ટ સાઈટ વાળા છે અમારે બાબા જોડે મિત્રાચારી ફાવે અમારા જેવા ને અમને આવડે વધારે આવડે અમને આવડે નઈ નઈ એમને આવડે અમને કશું આવડે નઈ કશું ના આવડતું તમે એક લાખ આપડે બોલ્યું છે પધલ છે આ કઈ પધલ છે પુસ્તીથી પહોચી વળે એવું છે નહિ એ જ કામ કરી શકે એવું બુદ્ધિ થી પહોંચી રેવું શું કહ્યું બરોબર જગત ફાયદામાં ફાયદો શું કે તારા પુરુષ નો સંઘ જગત જેને સારા કે એનો હે જગત જેને સારા કે એનો સંઘ કરવો શું કહ્યું જગત જેને સારા કેતા એનો સંઘ કરવો ના જગત તો બહુ જ ના સારા છે જગત એવું સારા નહી વુના ભાઈ નો શંકર કઈ જે નઈ કઈક લોક પૂજ્યતા ઉત્પન્ન થઈ ગયું હોય ને દાદા થોડી થોડી લોક પૂજ્યતા એ બી આરોપણ છે દાદા તમે કહો છો નિમિત્ત થી થયું હોય ને લોકો પૂજવા માંડી જાય પછી તઈયે તાર પછી ના લોક ના પૂજન ખબર પડી જાય લોક તો એ પૂજ્યતા ના કહેવાય પૂજ્યતા નાની પુર જતા હોય ને તેની પાછળ એની પાછળ એ પૂજ્યતા કહેવાય શું લોક પૂજ્યતા હોવી જોઈએ લોક પૂજ્યિંદ ના હોવો જોઈએ લોક નિંદ હોય તો કેમ જ્ઞાન તો બોલાવો છો ના લોક પૂજ્ય પણ ઉત્પન્ન થવું બહુ પૂજ્ય બંને આ છે લોક નિય ના હોવો જોઈએ એને આકાર માં લોક પૂજ્ય ગણાય છે લોક નિદ્ય ના હોય કોઈના તરફ થી એની નિંદાઓ ન થતી હોય તેને આ કાળ માં લોક પૂજ્ય ગણવો જોઈએ બાકી લોક પૂજ્ય લોક પૂજ્ય કોને કેવાય કે એક મત વાળા પૂજે એ પૂજ્ય ના લોકો માન હોય એતો મતનો આધાર છે એને આ કાળમાં લોક પૂજ્ય ગણાય છે લોક નિંદ્ય ના હોય ઘણીક મોરજી ને પૂજવાનું કેટલાક લોકો આજે મોરારજી ને પૂજો કાલે બાજુ ત્રીજા પૂજો અમારે કેટલા પૂજવાય એમ નઈ પૂજવાની જરૂર નથી પૂજવાની જરૂર જ નથી પાર આવે અમારે એનો પાર ક્યાં આવે એ તો લોક પૂજ્ય થયા બધા એ પૂજવાની જરૂર ના હા લોકબુત પણ આપણે જેના ગુણા કરીને આપણને લાગે એ તમારી મારે તમે કહો છો એવું ફોજદાર આવ્યો તો જય સતી ના પણ એ લોકમુત પણ કહેવાય આ તો બધું પોલીસ થતા જ આ સરકાર ના માણસો ને પૂજાય ને એ સારું થયો આગળ લોક શબ્દ નો તમારી પાછા ટૂંકમાં વિરોધ ના થાય વિરોધ ના ઉત્પન્ન થાય હા ખરે મુસલમાન આય ને બેઠો કઈ બેઠો તો આપડે ત્યાં વિહાર લેખ માં વિહાર લેક એક મુસલમાન અને વાઇફ ને બધા કોર્પોરેટર મ્યુનિસિપલ આવો કરવું આજે તો મુસલમાન થયા દર્શન કરવાનું પણ છતાં ભાવ થી આવ્યા આયા ને પછી આપડા મહાત્મા બધા બેસા અને હું એક લીમડા ને ઓટલો હતો લીમડા ઉપર બેઠા પછી દસેક મિનિટ બેસી ગયા બીજી વાતો ચાલતી હતી એને શું કયું ઉભા થઈ એ કે છે કે હું આપની પાસે બેઠો પણ અહિયા જે મને દસ મિનિટ માં શાંતિ થઈ એવી શાંતિ મેં મારી આગે જિંદગી અનુભવી નથી એનું કારણ શું અવતારમાં મેય નહી એવી શાંતિ હું અનુભવી રહ્યો છું તમે ખુદા ની પાસે બેઠા છો શું કહ્યું મેં કહ્યું ખુદાની જોડે હું બેઠો છું અને મારી જોડે તમે બધા બોલો કેટલો ચોખ્ખો હશે તેથી એને અનુભવ થયો દસ મિનિટમાં પોતા પોતાનો ચોખ્ખા પડે જોયે નાની પુરુ વાતાવરણ ઓર્ગ જતું હોય એ વાતાવરણ દુનિયામાં ઓળખવાનું લોકોની શક્તિ નથી ના હોય છે ઓળખ્યા હોય તો સવાલ જ નથી પણ જે એમ કે ઓળખ્યા છે એ ગમાના આરોપણો છે એ બરોબર પૂરેપૂરો વાત સમજ ને બધાની વાત હા જ્ઞાની પુરુષ નું ઓળખવું હા પછી એમાં બાકી જ ના રહે બાકી નહી તો આવું વાક્ય બોલાય નીકળેલી વાક્ય શું આ વેલ્ડિંગ ના થઈ શકે જય સચીરા